એજ ભાવ જે કરુણા નો ભાવ એજ પેલા આ અહમ ને ઓગાળી નાખે છે ને એજ કરો જે ભાવ આપે કયું આત્મિક ભાવ જે થાય છે કરુણા નો ભાવ એજ મારાગાડી નાખે છે હા એ બરોબર અહમ એટલે એ પેલા ગુસ્સા ગુસ્સા વાત કરે છે ને ગુસ્સા ને નાખે છે એમ કે જાય ના જાય પણ પેલો તન્મા કાર તરમે જવાબદારી તથા એટલે હિંસક ભાવ નથી એનો શું છે તાતો હોય કપડા એનું નામ કેવાય કે હિંસક ભાવ હોય ને તાતો હોય માન એનું નામ કેવાય હિંસક ભાવ હોય હિંસક ભાવ ત્યાં હોય તે ના પડે હિંમત ભાઈ પૂછ્યા છે આપે કહ્યું છે કે આસર ભાઈ ને ઘરે રસ્તા માં આવતા આવતા સત્તર નું બધું વાતાવરણ દેખાય સંભળાય પગો ભરાતા સમડાય દાદા વાતો કરતા દેખાય તો આપણે અહંકારવાનું ચિત છે આ તો બેંક માં જુઓ પેલી બાર જુઓ ભગવાન કેવી રીતે ઘણા કરવી રહી છે આશ્રય થી કેવી રહી છે આ ધીમે ધીમે બાકી જેટલા બધા શુભ ભાવના માર્ગ છે ને બધા ખાતે ઘટના શુભ ભાવના માર્ગ છે પછી જઈને હોય કે ગમે તે દેખાડનારા એટલું જ પોતે ત્યાં આગળ પુષ્ક ભાવ શુદ્ધ ભાવ ના દેખાડનારા અને શુદ્ધ ભાવના પ્રગટ લેનારા પ્રાપ્ત કરનારા એ બધા શ્રી પુષ્ક પુરસાદ નક્કી ભાડું આપવાનું કહ્યું નક્કી કર્યા પછી કાનલા બોલતા હું પ્રશ્ન સો રૂપિયા મળશે આખી મગજ ભાડે ની હેઠળ મગજ ભાડે ની એનો ભાડું પેપર મગજ પર લોક ના માટે પરલોક ના સાહેબ મારે અઢિલેખન શું ભાડું લેસો ભાડું શું લેશો તાર મગજ નું રેન્ટ તાર મગજ હા હું આવું બધું શું કે મગજ નું રેન્ટ બધા ને હેરાન કરે આપડે એના વાત કહીએ કે આ પ્રમાણે તમે કરો તો એ દુઃખો છે તે બધા જતા રહે ઓછા અને પછી એમાં વિશ્વાસ પણ આવે એમ થાય કે આ બરોબર છે પછી ઘેર જાય પાસે એ જ વાતાવરણ આવે ત્યારે શ્રદ્ધા જતી ગઈ એમ થાય કે ના ના તો આ દુઃખો ખરાબ છે અને પેલા તો ફક્ત આશ્વાસન નું હતા એ વખતે માણસે શું કરવું જોઈએ બીનુભાઈ કે છે કે આપણે અહિયાં આવીએ સંસારો હોય દુઃખો હોય ત્યારે પછી ઘેર જઈએ ત્યાંનું વાતાવરણ એવું હોય કે પાછા દુઃખો પાસે ચડી વેશે રૂઝવણો ઉભી થાય એ વખતે અંતરા કે આ પ્રે આશ્વાસનો જ હતા તો સંજોગોમાં આપણે શું કરવું એવા સંજોગમાં જોવાનું જ હોય આપણે આત્મા બળીએ છીએ તમે જોવા જ ના જોવા તો ગયો રૂપાલી થવા મારી ઘડવા માં રૂપાલી થવા ભાઈ જેના જ્ઞાન જેવું છે ગુજરાતમાં થયેલું છે જ્ઞાતા રસ્તા પર એનું શું થઈ ગયું છે જોવાનું આ ડ્રામા થઈ ગયો આપડે આ જ નહીં સભા સહયોગ આપડે થાય એટલે વેદે શું થાય વસ્તુ માં ઇમોશન થાય પછી પછી ભાગી જાય આપણા એકબડે લખેલું ઘોલ થાય નાટક જોવે એ વખતે સેન્સિટિવ થાય એ પણ જોવે શું કામ ન જોઈ જાય સહયોગ જ નથી આગળ સહયોગો સહયોગો આપણું સ્વરૂપ નથી આપડા સ્વરૂપમાં સહયોગ નથી તો જે તે સહયોગ જે ને નિરંતર મો સ્વભાવના મોક્ષ પ્રાપ્ત કરવાનું એટલે જાણીને સમજીને અને આ પરિચય વધારતા રે તો જે અડચણ આવે પૂછતા રે તો અડચણ નીકળતી જાય બરોબર જ્ઞાન નું કશું બગડતું નથી આ માન્યતા વિસ્તરીત માન્ય તો અસંગત પદ આપવું છે તો પછી આ સેન્સીટીવ થઈ જવાય છે શું છે એ હકીકત શું છે જાગૃતિ મંથ છે જાગૃતિ મંદ છે સિમનભાઈ એમ પૂછે છે સેન્સિટિવ કોણ થાય છે સેન્સિટિવ કોણ થાય છે સેન્સિટિવ જે થાય છે તે બુદ્ધિ સેન્સીટી કરે છે અને પાછા પુરસાદ કરીએ છીએ અને બુદ્ધિ છે કર્માનુસાય કર્માનુસાય બુદ્ધિ એમને ભટકાવે છે બુદ્ધિ જ પોતે કર્માનુસાય કર્માનુસાય એટલે કંટ્રોલ ટાવર ક્યાં આગળ છે એ જ્ઞાન એટલું જ પોતે સ્વતંત્ર જ્ઞાન એક જ એ આત્મા સ્પષ્ટ જ્ઞાન વિજ્ઞાન જ્ઞાન તો બહુ પ્રકારનું વિજ્ઞાન ચેનલ નામ જુગ કેવું આમ થઈ ગયું જોવાથી માહો દેખાય તો જોતા હોય તો જોવામાં કશું તને હડતું જ નથી પરિણામ પામું છે બધું બુદ્ધિ જ નથી મોટી ઓળી જબરજસ્ત હોય પાવાગઢ જોવાથી કેજાય માણસ મઈ હાથ ધાર જાય અસહયોગી નથી બહુરૂપી સભાનું કેવું છે બહુરૂપી આમ સરસ મળવું હોય એ પણ જોવાનું ફૂલો થી ભરેલો બગીચો હોય અને આનંદિત થાય એ પણ જોવાનું ફૂલ થી ભરેલો બગીચો હોય પ્રફુલ્લિત થાય ને મન એ પણ જોવાનું વર્તન શું કરે છે જે ભગવાન છે ભગવાન નાંકારી કેવું અહંકાર વિનુભાઈ એમ કહે છે કે એવું કેવું કે અહંકારી કહેવાય અહંકારી દાદા યોગમાં બધું એમ જ કરે છે ને એને દુખ થતું હોય તો પણ દુખની લાગી છવાણ દે દેખાવા ના દે દેખાવા ના દે પર પૂરો કરી દે બહુ જક્તિ વાળો તો જગત ના થાય પણ બાયા કરો જગત ના થાય જો કેવું મેરી મારી લાગે બાયા એવો ભાઈ કે લોકો પેલા લોકોને બધું લાગે આપડે તપાસ જ્ઞાની પુરુષ થાય લોકોને આગળ આવી ગાળો કે બીજી હોય કે નઈ ક્યારે શું સહયોગાધીન તું આ સહયોગી ચેત્યાસ ચેત્યાસ ગણી બસ बहुत झीणी बात सवाल घा वी जो कहवा राजपूत एना घना दृष्टान हमारा हरिंद्र वि... हरिंद्र दवे हरिंद्र व्यास दवे, दवे। हरिंद्र द આપેલા કેનો પક તો પાડી ઓપરેશન લોકોને કહ્યું એ સંભળાય ને તમારે ઢોલ ત્રાસ વગાડે બે લાગેલા બે દ અને દાદા બુદ્ધિ પ્રકાશે કહ્યું કે બુદ્ધિ પ્રકાશ sensitive बहु से तो युद्धि प्रकाशति न हो कही सामू जागृति तो जागृति बहुत सुंदर हो जागृति होने जो के ने भारे छे, अने छे। ने। दादा जगत किशोर ने पूछूर पर स्लिपिंग पार्ट है જ્યાં લપસવાનો જગ્યા ત્યાં આગળ ત્યાં આગળ નહીં રહેતી શું દાદા પદ મળ્યું છે નિર્લેપ શુદ્ધાત્મા પદ ની લક્ષ પ્રતિથી બેસા ये तो हाँ उदयकर्म से करना तो भाई लाल तो है मजबूत का रहे दादा कर जो ने ने एवा माल माल माल भरेलो छे, माल भरेलो छे छे अजो ना चेतवनी आप अमुक अमुक मनस बाकी मजबूत थे આગળ આવી શકે ને લાલચ નીકળી જાય તો બહુ ટાઈમ લાલ લાલચ નો જગ્યા આવે ને તો એ પોતે જ ભણી જાય જા હવે ઓળખીએ બધા નહીં સુગંધ આવે માં શું થાય સુગંધ આવે લાલચ સુધી સુગંધ આવે લાલચ સુધી સુગંધ બુદ્ધિ પ્રકાશ પૂછે છે દાદા કે આજે લાલચ ની વાત છે એ આ જન્મ ની છે કે આગલા જન્મ ની છે એ તો આગળની જન્મ ની આ જન્મ માં થતા હજુ તો ભમી જાય છે કે ભમી ના જાય ત્યારે લાલચ સુધી પડે કરે છે એમ ક તો સુગંધુ ઉદ્દી જાત ની આ કશું વળે નહિ દાદા જગત કિશોર ભાઈએ કહ્યું પૂછ્યું કે આ ભક્તિ કોણ કરે છે જગત કિશોરજી પૂછે છે લાલ બધું સુખ વર્તે એવું સંપૂર્ણ સુખ વર્તે એ ડિઝાઇન જુદી જતી છે એટલે બઉ એમાં તમને સમજ ના પડે હું વાત કરું અંગારિયા પછી દાદા એ આવી ને પૂછ્યું કોને દર્શન કર્યા પ્રાણલાલે કર્યા એથી જાગૃતિ નહી એટલે બઉ થઈ ગયું હંકાર હતો રાગો શું નિકાલ કરવા માટે જ અમારા બધા અહંકાર કરીને તો જબરજસ્ત અહંકાર ઉભો કરે તો વધુ નથી કાઢી નાખે એ નીકળે ને એમની અંદર સહજ થયેલું નીકળે કેમ કર્યું અહંકાર થી કાઢી નાખ ફરી પાછો અહંકાર પડે પાછું આપણા હાથે ખેંચે તો લો આપડે હાથ આવું કે લોખંડ પકડી રાખ્યું છે આપડે હાથ આવું ખેંચ અહીં આવ્યો છે તું પેલા આવશે પુરુષાદુસાદ માં કાતો નથી પણ શું થાય થશે ગયેલું રૂમ માં પૂર માણસ પોતે છૂટો છે એવું જાણ છે છતાં બહાર નીકળાય ને તો શું કરે પોતે છૂટો પણ બધે તો નીકળાય શું કરે બારીઓ બધી બાર જોયે ખરો નીકળાય ને એમ પ્રાણલાલ સમયે સમયે શું કરી રહ્યા છે એ બ જોયા એટલું જ જોયા મહાવીર એક જ પુત્ર જોતા હતા પોતાનું કશું સમજો ને બીજું જોવા જેવું ભગવાન ને જોવા જાણવાના ના હોય ભગવાન પોતે જ ભગવાન શું જોવાનું પણ બીજા પણ બીજા ભગવાન એટલે દાદા એ તો માનવાથી તે રૂપ થતા જાય એટલા જ રૂપ માનવાનું એ જોવા જાણવાનું શું હોય તો દિવ્યલક્ષુ દિવ્ય ચક્ષુ શું જોવે દિવ્ય ચક્ષુ થી શું જોવાય દિવ્ય ચક્ષુ થી હાથમાં જોઈએ તો આપડે દેખાડે છે તેમાં કઈ બઉ મોટી વસ્તુ નથી હવે બધી વાત હા દાદા ઠીક રીતે એટલે જો કા હું આ હિન્દુસ્તાન કોઈ રહેવું નહિ કઈ રીતે બીજા બધામાં તો માનવું જ નહીં વેદાંત પછી માનવું જ નહીં એ તો વેદાંત ભાષાનું શું છે દાદા ચિંતા એવા કોઈ નિમિત્તો આવે तो चिंता पेला प्राणलाल ने थेगल बदले परिग्रह दादा योकारो उभा था दादा ने मेर महीना કેટલી વાતો આવી ગઈ નો તેર પાના નો કાગળ આવી ગયો એનો પંદર પાના નો છે બધી આવી છે કે આટલા આટલા મોટા ધંધા હોવા છતાં હોવા છતાં છોકરા હોવા છતા ભાઈ પેલો હાથ નિર્ભય પદ ને વિતરાટ જાણવા એ બે જાણવા જોવાઈ ગયો બાકી આ કઈ કઈ વિશેષતા હોય તો આ જય નો મળશે બાકી આ વિધાનમાં કોઈ વિશેષતા હોય નઈ બધી સુધર હાલ કરે તેને લીધે બધી આ બધું થાય તે પણ માનસિક બધું સમજવું માનસિક સારા માણસ બે ઉત્તમ પુરુષો થયા એક બ્રહ્મા અને સફરવાનું કદું હોય નહિવાનું જે હોય દેખાયો કે પણ આ સંસારમાં છોડીને ભાગી ગયા તાર શાંતિ થઈ ગયા બીજો કોણ કયો ઉપાય રહી શકશે કોઈ કુદરતી બરોબર લેવો ફરી ફરી આ મળતું નથી કોઈ ચીજ હોય તો મને ખપતી નથી જો લાલ કઈ બોલો કઈ તમે શું વસ્તુ પ્રાપ્ત થઈ ગયું ને રાઈટ બિલીફ પોતે શુદ્ધ આત્મા છું રાઈટ બિલીફ બીજી કોઈ રાઈટ બિલીફ છે ફરી ફરી અવસર ના આવે એટલા હાલો ફરી ફરી આ નહી મને તે તો નહી તો પછી મહેનત કરશો ડબ કરશો ડો કેટલું છે એ જોડવાનું કશું લાદા ની ભક્ત આજ્ઞા આવે कृपाणुदेव तो निवृत्ति दरक वक्त कृपाणुदेव नी तो वे वक्त निवृत्ति माटे संसार अरे दुकान बेसता शू कर મહાન બુદ્ધિ સારી બુદ્ધિ નયન બદવા કુરે પ્રબુદ્ધિને સરે થાય ઉડી જાય સુ થાય નોનો પસ્તાય છું યે બીરા બેચેન પસ કરો ના દેખાય બધું ફેરફાર ના દેખાય એટલે જ્ઞાન માં મુશ્કેલ છે કોઈ મિનિટ સુધી પડ્યું નથી ભારે રાગદાડવા આવ્યો થયું કરું स्वरूप कोई ज्ञेय जरूरत छे आत्मा स्वरूप में होय तो नो नाइ ज्ञे तो कई वाले जी ने आत्मा स्वरूप जरूर वाले ज्ञे जरूर आत्मा जयरूप एम बात है, है दादाजी के आत्मा नो आत्मा ज्ञान स्वरूप हमें जो ज्ञान स्वरूप है तो ज्ञान ने ज्ञे जो एम के એવું ખરું જ્ઞે જોઈએ આત્મા સ્વ સ્વરૂપ માં હોય તો જ્ઞાન સ્વરૂપ માં હોય ખરું આત્મા સ્વ સ્વરૂપ માં હોય એટલે જ્ઞાન સ્વરૂપ હોય તો પાછા ને હોય એને પ્રશ્ન એવો છે કે જો આત્મા પોતે સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ હોય પોતાના આત્મ સ્વભાવ માં સ્વસ્વ ની જરૂર ખરીદ નક્કી જ ના રહે આત્મા જ્ઞે છે કોઈ જગ્યાએ સિદ્ધ ના રહે ને સાથે જ એકલો રહી શકે નહીં દાદાજી જ્ઞાન માં જ્ઞાન ઝળકે છે આપડે માં કેવાય છે કે જ્ઞાન માં જ્ઞાન ઝળકે છે જ્ઞાન માં જ્ઞાકે છે હોય તો અરીસો તો અરીસો તો અરીસા માં અરીસા માં જ્ઞે ઝળકે છે જ્ઞે ચાલ્યા જાય તો અરીસો તો એનું પ્રકાશ તો છે જ એ અરીસા હવે આત્માના જ્ઞાન સિવાય સ્થિતિમાં એક જ્ઞાતા ને દ્રષ્ટા ને શું જોતા જ બાકી નઈ તેવું કરે ઓછું અહી આપણે ઊંઘી જઈએ ત્યારે આત્માને જ્ઞ ન હોય આપણે અહી ઊંઘી જઈએ અહી અત્યારે આપણે ઊંઘી જઈએ ત્યારે આત્માને પછી જ્ઞ ન હોય પૂછું છું એમ છોડી ઊંઘ છૂટી જશે જેવું ગાડી માં છે બંધ રાખે જાગ્રત બંધ રાખે જાગ્રતું આ ઊંઘ માં આગળ સ્વપ્ન જોઈએ એ તો નહીં થાય ને પાછું ઊંગવા જે સપનું જોઈએ છે તો બેઠક ઊંગા દરક છે તો આપણે નથી જતો તો ફૂટ આદરિયે એ પહેલા કે એક આઇપન સિસ્ટમ તો સકતો ઊંગમા તો નહી ને દીપ ઊંગમા ને પૂરી ઊંગમા ને અમે આ એક આપણો નમન યાદ રુશારી આનોની વાત કરી જગત ના લોકો એટલે મારી આ સમજણ માં ઊંધું પડેલું આ વાસ્તુ અમે કાનગી સ્વામી માં કે તું તારા સ્વરૂપ જા પછી તારે શું